બાબા ને એક તો બધા મેગ હારા હોય તો એથી કઈ વિચારે ને પગ થતા હોય તો के लिदे मा, इसना तुआ मा बोलने <laughs> तो तमारे तमारे। तो बोलने समझो हुदी अत्यारगव ने भजवा तब पूछो चो जवाब तुम्हारे आज पड़े बहन के खरु शू समझाओ ખરું એટલે તમારે જે ભૌતિક સુખો જોઈએ મારે કાઢવું નહીં પડે પણ મોક્ષ લેવા માટે શું કરવું જોઈએ મોક્ષ લેવા માટે શું કરવું જોઈએ કરવાનું શું કરવાનો તમે છોકરા છોડી દેવાના નાખી જ છોકરા નાખી જાય તેનું કલ્યાણ ના થાય એ તો બધા હિમાલય બધા બઉ ભટક્યા છે હું આ અત્યારે એને પૂછો તો એની વાઈફ ને એક્સેપ્ટ કરવા એ જે હિસાબ તૈયાર થાય કહ્યું બધું પાડી એની મત્કાર કરી શકું તો કે અનુ કરી આપો કે છે ચમત્કાર હું તમને કરતો જ નથી ચમત્કાર વર્લ્ડ કોઈ કરી શકે નહીં આ બધા જે ચમત્કાર કરે છે ને તે પુરુષ અને મૂરખ બનાવે છે શું છે પોલીસ છે અને એ તો ઓલ રાઈટ થઈ ગયો છે તમારું વોર્ડ રાઈટ પણ કરજો થઈ ગયો છે અને એનું રાગે પડી જાય છે એક ક્ષણ પણ દાદા ભૂલ્યો નથી એક ક્ષણા मधन नहीं નથી રેતો સત શક્તિ સત શક્તિ જો સમારવાનું હોય તો તમારો અહિયાં આવવાનો અર્થ જ નહીં તો એમ કે તમારો આવવાનો અર્થ જ નહીં નઈ અહિયાં ના મારું સંભાળી ને બેઠો છું એટલે લોકો હું જે સુખ પામ્યો છું પોતાનું બરકત નહી હોય અને હવામાન બરકત ખોરા એટલે દેખાય દેખાય છે તમે એને થઈ ગયું બિચાર થઈ જાય દુનિયા થાય ના થાય નથી બિચારા શા માટે કયા તમે એમ કે આ બિચારા ભાઈ રમણભાઈ નું કેવું બિચારા નથી એને શા માટે બિચારા એ બિચારા ને એમ તો કે એ કઈ બિચારો નથી એમ શું છે વગર કોઈ માણસ નથી હું આ બિચારા હું આ થયા છો કારણ કે આ બધા આકડ કહ્યું ખરે છે જો ભવાન દેખાડે ને શું થવાનું ફોટો તો એટલે એના હાથમાં સત્તા છે એટલી તો એની સત્તા ખાલી જેટલા મનુષ્ય ની સત્તા કરીને દાંત ના ઓળખો તમે દાંત ના અને કાલે ભાઈ ડાયવર્ટ લીધો પંતાળીસ સધાઈ નાખ્યા સટક મારી થોડી ડાયવર્ટ કેમ બોલો કેમ પર And and we are will be all his, his your and <laughs> we are All to રમણભાઈ કે મોક્ષ લેવાથી ફાયદો શું પાછળ છે આપડું મગજ હોય છે હારું અમાર છે હારું છે આ તો મગજ બગડેલું હોય તેના માટે છે રમણભાઈ એક જ છે ને એ તો એમને જુદી નાખે બરાબર મારે જુદાઈ નાખે ને શું એટલે મારે મારું એમ ઝાપટું જોઈએ ને શું ચોખ્ખું તો કરવું જોઈએ અહીં આયા તો મારે વાત થાય નઈ વાત ના થાય અહી આયા છો ને તમારે હેતુ છે તરગણ ના બારડોલી તાલુકો તરગોળ રામ મોહન ના ગામ ના નહી રામ મોહન વાક્યા નઈ રામ મોહન વાક્યા નઈ ને એ તરબોલ ના પણ પૂછી લેજો જે કઈ પૂછવું હોય શું કરફત માં આપડે શું આવી નથી કોઈ ભી ચાલુ પડશે અને ઠીક લાગે એટલું સ્વીકારજો ઠીક ના લાગે ના સ્વીકારો અને હાયર ક્લાસીસ હોય શું કય એટલે ક્લાસ સમજી છીએ એટલે પછી બહુ માથાભૂત નાખી રમણ ભાઈએ કહ્યું રમણ ભાઈ સરખા છે એવું ના બોલાય ધર્મ ક્રિશ્ચન ધર્મ મુસ્લિમ સરખા પછી ગાંધીજી ખોટા હતા ગાંધીજી કહ્યું હતું એમણે કહ્યું હતું કે ઓલ રિલિજન નો બેઝ સેમ છે ધર્મ સરકાર નથી બેઝિકલી છે તું ના બોલી તું તો વકીલાત કર્યા હું તો એક હું તો એકલો જ હોય વકીલાતી હવે એને ગાંધી એવું નથી પણ સમજવાનું થાય તારે શું થાય શું હું સમજ હું તમને હું તમને કહું તમને કહું કે આ ધર્મ બધા સરખા નથી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ એ બધા સરખા હોય ખરા બધા હોય સાચા બધા દસે સાચે વીસે પણ સરખા હોય શકે સાચા છે પણ સરખા નથી શું કહ્યું તો હિન્દુસ્તાન થાય લોકો जन्म थी समझे एक समझता नहीं कर सकता पुनर्जन्म नु कोई आप सकता एक मरखू नहीं पुनर्जन्म पुरवाद तक खराब नहीं लगू कि अवरूण बन से आप बहुमत कभी बगड़ी नहीं छाया कोई हव जो विचार नहीं आए तब હવે કોઈ નું આ બહુ માં પછી બગાડ્યું ના હોય ના વિચારે ના એટલે તમે કહ્યું ને કે તમને નથી આવું સમજાતું ત્યાં કે અમને માન્યતા છે પણ અમને પ્રૂફ અમારી પાસે પ્રૂફ નથી બધું સમજે છે આ બહાર નીકળ્યા પછી વિચારો બધા ફેરફાર થયા બાકી થઈ આ તમે હું ભેગા થયા આધારે એ પુરાવો થયા તારી પાસે तब पुनर्जन्म बात करो तो आटला बढ़ा बेटा एक जने खबर गया जन्म शूद खबर र शुकर પ્રત્યક્ષ્ય નાના છોકરા ને સમજાય એ વાત છે બુદ્ધિ છે ફળ ની અને આ તમે જે વાતચીત કરજો વાતચીત કરો અહીં મતભેદ નથી હોતો અહી મતભેદ હોય ને વિનંતી કરું છુઓ તો ખરાબ અજવાયું છે એના અંદર થઈ ગયું છે તમારી દ્રષ્ટિએ બરોબર છે એમ કરી આગળ ચાલવા પડે હું ક્યાં બેસી જોડે આ વાત મને બધા ઘરે મળે તમારા રસ્તા બેસી રહવું પડે પણ અમને તો ધીરજ કારા રે ડોક્યુમેન્ટ જા રહે પરકના ઉભારો મને કહેતા જા એટલે આપણે કઈ બાર દરેક પ્રશ્ન એટલે બીજું જાણું હોય તો રાજીજી કહી દેજે કઈ પડે બોલો ભાઈ આવો કઈ પડે આ જે પાણી લાગ્યું છે તમને સ્થાપના ઈશો કૃષ્ણજી થાય ઈશો કૃષ્ણજી સ્થાપના મમદ કે નંબર દે છે थे। थे? भाई पूछे के ख्रिश्चन धर्म स्थापना थी मुस्लिम धर्म स्थापना मोहम्मद पैगंबर थी तो अपना हिंदू धर्म ने स्थापना को थी ऋषभदेव भगवान ऋषभदेव भगवानदेव ऋषभदेव भगवान आदिनाथ कह શરૂઆત ધર્મ ની શરૂઆત કરી હોય તો ઋષભ દેવા આખા વર્લ્ડ નું મુખ આખો વર્લ્ડ ત્યાંથી જ ઉત્પન્ન થયેલું ધર્મ કેટલા વર્ષ થયા કેટલો સમય થયો ઋષભ ભાગવત માં છે ભાઈ પેલું સૌથી પહેલું નામ એક લાખ વર્ષ થયા આપડી સમજ બહાર ઋષભદેવ નું નામ સાંભળ્યું છે ને પોતાને સાંભળ્યું છે ને ઋષભદેવ નું નામ સાંભળ્યું નહીં ભાગવત વાંચી ઋષભદેવ એટલે ધર્મ નો મુખ કેવાય આખા વલના ધર્મ નો મુખ એમના થકી આદમ આદમ એટલે પોતે જે આદમી એને આદિમ એને આદિમ કે આદમ થયેલું છે અમારે તમને ધારો પડે તો સમજણ પ્રમાણે જેટલી સમજણ હોય એટલું મને એમ વાંધો હોય મને તો વાંધો એ શા આધારે દે તે હું જાણું આધારે એટલે એ ગુનેગાર મને દેખાતો નથી આ વર્લ્ડ માં કોઈ માણસ માં એ ગુનેગાર દેખાતો નથી દિવાળી તેના માટે એ જાણતા નથી એને જાય પણ નવો ધર્મતા ચાલુ થઈ જશે ને ત્યાં નવો ધર્મ ચાલુ થઈ જાય આ બધા જૂના જૂના ધર્મ ની જરૂર જ નથી આવે કે આવા નવો ધર્મ શરૂઆત થશે આ છોકરા ને ધર્મ કરેલા નથી હિન્દુસ્તાન આ બધું ફરીથી જન્મ લેશે શંકરાચાર્ય જે છે તે ફરીથી જન્મ લેશે ભાઈ ફરી જન્મ લેવાના ક્યાં છે હજુ જો પૂરું નહીં થયું હોય ત્યાં સુધી બધા ફરી જન્મ લેવા પૂરું થાય પારાયણ થયા પછી જન્મ ના હોય શું કયું તમે કોર્ટ માંથી આવતા હોય બે હાજર ની થેલી હોય પૈસા ની ની કોઈ ખુશી લઈ જાય ગુનેગાર કોણ ગુનેગાર જે લઈ જાય આ આવું સમજો હિન્દુ આખી દુનિયા ના પણ બીજા ચાર જણ ના લૂટે તમારો ક્યાંથી મેળ પડ્યો મહાકુંભ છે તમારો મેળ પડી ગયો શું કામ વટી વટા થી કોઈ લઈ જ ભૂલ કાઢે તો ખાતો છે કુદરત નો ન્યાય શું કે છે એ રમણભી નજ હોય રમણભીન પકડે પેલો પકડા છે તારે પકડાયો જ નથી કુ નો કઈ ભાગી गुने गरिन पकर जो हम तो हमसे नहीं रमण भी गुना पकड़े निमित्त ने बचक निमित आप समझ में आए रमण भाई निमित्त ने बचको समझ हूँ दाखिल पैसा गया એ ના સમજાયું મને ઉપાય થઈ છે મને તમને માટે આ ભૂલ તમારી જ છે પેલો તો ભોગવશે અત્યારે એની ભૂલ ની આ કુદરત નો ન્યાય છે અને પછી કોર્ટ નો ન્યાય તો જુદા જ ભાઈ શું કહ્યું આ કુદરત નો ન્યાય છે आए, इतने दिन तो घर बड़कू खाए भाई के मू पकड़ायामल पांच भैयो हो અને મિલકત મિલકત દસ લાખ રૂપિયા દસ લાખ ડોલર ની ભાઈ પાંચ લાખ ના હિસાબે દસ લાખ બે લાખ આપવા જોઈએ પાંચમા ભાગ તરીકે ના આપણે પચીસ હજાર આપ્યા અને એક કેસ મને એક લાખ જ આપ્યા તો પછી કોણ ગુનેગાર એક ભાઈ છે એટલે ફાધર ઓફ થઇ ગયા એટલે મોટો ભાઈ રહ્યો તે મોટા ભાઈ પાંચ ભાઈઓ છે દસ એક મિલિયન ડોલર ની એની પાસે અસક્યામતો છે એક લાખ આપ્યા ખરી રીતે બબે લાખ આપવા ના આપ્યા અને ભાઈ દબાઈ ને બે ગયો એમાં એમાં અત્યારે ગુનો કોનો આમાં કોણ ગુનેગાર છે न्याय थर्मोमीटर न्याय थर्मोमीटर थर्मोमीटर न आधार आपस गुनेगार बाकी क्या शु के शु बनु पचीस हजार हजार पर नागर से તમને હવે આ બધી સમજણો જાય તારે માસ હરેશ અરે ભાઈઓને બહુ આપી દીધું આપ્યા એ તો એમનો છે એ અપાયું આપ્યું એમનું હોય તે અપાયું અને ના હોત ના આપ આપણી દુનિયામાં દસ મળેલા દુનિયામાં આપડે કોઈ હલો જતો હોય સ્કૂટર જગન્ના લોકો ફ્રે તારો ગુનો તો તારો કરી નાખી અમારેક્ટ છે अदालत नायदाओ <laughs> <laughs> तमा, ना है ना समझ आता है तब आज भेगा भेगा नहीं कोई अवतार भेगा नहीं भेगा आज भेगा खोड़ी गयु कदरो निकली जाए तार मोक्ष लो જક્શનમાં હે જક્શન ને ગરા દીનું ભાઈ જક્શન વિનુભાઈ દીનું ભાઈ એ કામ ના આહ હા હરુ રામેરામાં ઠીક છે તો મે ઝુલાફ કર્યા કે અહીંયા આapie બેરું થઈ ગયું ભાઈ કઠરો કના બતા કેરામાં કુકાઈ થી મિયે દેતા પી એ બધું ગભરામણ થઈ જાય બસમાં દિનામાં કપા બે સવાલ પૂછો એક નહિ પૂછો હું ક્યાં નો પણ સવાલ પૂછો પૂછો થયું પછી કેવી રીતે આગળ આવ્યા આજે ભગવાન પ્રગટ થયા પછી તમે જો કોણ વાત કરે અત્યારે તમે જો વાત કોણ કરે છે મેન્ટ નથી આ ઓરનલ ટ છે પોતે જ્ઞાતા દ્રષ્ટા છું શું વાત છે મત મારી પાસે છે આ સમજાવે છે ને તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ એટલે આ વાણી છે ને માલકી ઘણી વાણી છે વિધઆઉટ એની પોઈઝન છે ના ગણાય એ જો રૂલિંગ હોય તો પેસે જ ને કોઈ તમારો જે કાયદો પેલો હોય કે ચોરી કરી જાય એ ગુનેગાર નથી તો એ કેમ નો મગજ માં પેસે એકદમ થી જ હા ધનાકરનો સાયકોલોજી ફેક્ટ ઇલી એકદમ થી જ છે છે કે દે માણસ કે દે ના ગરાવ ના ગરાવ તમે જો આગળ આગળ સાતો ન મોડે થી કાજો લાવ જાવાનું જાલો બાબા રી બાબા બેઠા છે પર તમે આગળ આવો હા હા આવો આવો આવો કી છે એક માસ ની ત્રીસ વર્ષની ઉમર થઈ ગઈ પાકી આવતી હોય તો હું રડવા લાગુ તને શું કહ્યું રડવાથી જો પાકી આવતી હોય તો તને રડવા લાગુ મને ત્યારે ગમતો નથી આ છોકરો બે પૈ બેસી ગઈ છે એને વગર નહિ ગમતું તને કઈ જાતના માણસ વગર ગમતું નહિ પછી મેં કીધા પાણીઓ ત્યાં કે દરે તો તારી જગ્યા પર બેઠી ઉઠાવી ના ગાડી દસ વર પડ્યા દસ પડ્યા પેહલા બે વાર પેલા કઈ ગાડી મળી હોય ભેગી થઈ એટલે સીટ ઉપર બેસી ગયા ગાડી મળે ના ગાડી મેળી કે હું શું કેવા મા સમજો શું કેવા મા તમને મળી હોય દસ વર્ષ વર્ષેલો દસ વર્ષ ઉપર પડેલો તમે કે પેલા બે વર્ષ ના ગૌ તને પહેણા પેલા બે વર્ષ ના ગૌ તારી સીટ પર ગાડી બેસી ગયે ઉઠાવી કાઢી નથીદુ કરે મત ગમતું નથી હોતો જ છે આ તો બધી આશક્તિ જે ચડ્યુતર થયા કરે એ આશક્તિ કેવાય શું કેવાય પ્રેમ ની વ્યાખ્યા કરે કે આ શક્તિ કેવાય હું કહ્યું તમને અને પ્રેમ કોણ ના કેવાય આ પ્રેમ તમે અત્યારે જુઓ છો દાદા આ બધા ઉપર તે ઘટવત ના થાય વધે નહી ઘટ તમે અવરું બોલો તો વધે નઈ આ હાવરૂલે ફૂલો ખેડા વધે ને એ પ્રેમ એવું છે જે હતો એમાંથી પસાર થાય એને જ ખબર પડે પેલા ભાઈ જ ખબર પડે કે શું રોગ હતો हूँ तक समझा पी मैंने आ रोग का उपाय नहीं बिचारा मौत हो डॉक्टर डॉक्टर पड़े ना बोला क्या बोलते डाक्टर न बोला मौत में तो वे डाक्टर न बोला आरियर પછી મેદ આવતી કેવી રીતે શું એને પેલો તને કર્યો એવું શું દાદુ કર્યો કે તેટલી બધી એવું મને કયું ખબર નથી હું તને આવા સમજ પાડું માય વાય માય વાઈ માય વાય વાઈ માય વાઈ દસ વર્ષ સુધી વાંટા માર્યા બુ હે તો શું થાય તો મારી હતી ને જાય तो भी माँप याद करे नहीं याद करें जोड़े तो नहीं याद तो करे याद नही बाप जोड़े जवे छोको एम नाम कह बाप मरी, मरी जाए जीव तो ना तो कोई गो हाँ गायस्ता करे छोरायाप कर मां बापो हाँ याद करवाप ने याद करवा आ तो आम रस्ता ना मनसार भूलाये तो आम उपकार भूलाये नहीं बाकी कोई माँप माँ बापनी सेवा करी ए માબાપ ભુલાય ની તો જોઈ દેવું તું કેમ ના ગયો તો કોઈ જાય ની આ તૈયારી વહુ કેને કે પાછા આતા જોલા તો વહુ ને ગુરુ કર્યા હોય માબાપ ને ગુરુ નહીં પતિ વહુ આય ને તો એ ને ગુરુ કરે આને બોજી ની પાસ રમણભાઈ આપનું નામ શું ભાઈ નું નામ શું ઇન્દ્રવદન ઇન્દ્રવદન ભાઈ આપનું નામ શું મારું સાયકલો ચાલી આ બધી સાયકલ ઇફેક્ટ सवन जी रवन जी के तुम ज्ञान लेवा जाया छिए हैं हमें ज्ञान लेवा जाया अरे समझज पा रहे तुमने ब्याह तो आज है नहीं अपन काले है अपन आज क्या अपन आज है नहीं काले छ तो काले अपन इंडिविजुअली कॉलेज की आकांक्षा जरूरत है सवन उम्र तो हमारी होत है तब फिर तो भी ही यू नहीं बोल ना जहां से देख વાગડ હતી કો કોમજે પારું વાગડ કે દલા તમને પારું હા આપડા હાંભળે માંગી તો કે જે અમે લોકો થા છે ના ના આ ઝુલા બધી લે સીજે ઝુલા તો કરી સાચે વાત નહી મત વાતચીત કરજો બધી આપડે સુખ તમારી પાસે રવા દો દુઃખ તમારું અમને આપી દો જો આપી દેવાય તો સારી વાત હું તો દુઃખ દુનિયા લેવા નીકળ્યો છું એ રમણ મને વિશ્વાસ નહીં આપતો આપી દે તરશાસ આપી દઉં મારી પાસે આપી દઉં મોટલ ચલાવો તમને આપી દઉં તમે ચલાવ ને હું પછી રખડું ખરાબ કામ તો તમારે જોઈએ પણ ચિંતા ચિંતા વગર દુઃખ વગર નું દુઃખ દાદા ચિંતા બિનતા દાદા ની ને ચિંતા કરવાની હા એને બધી હાથ માટેલો છે હાથે ચિંતા ભગવાન સિવાય એકબીજા ની કોઈ લઈ નથી લેતું સમજ ભાઈ કે છે કે ભગવાન સિવાય કોઈ ચિંતા એકબીજા ની લઈ નથી લઈ શકતું રમણ ભાઈ કે છે તો તમારું વાત સાચી અમારું એવું નથી આપડે ચિંતા લઈ શકતું નથી એવું તમે ખાતરી હોય તો આપડે કુ બહાર લઈશું એવું સમજો અમે કહ્યું તમને શિકારી ના હોય તો તો જ માનતા હોય આપડે કેવું વાંધો છે ગમે ત્યાં પણ ચિંતા રહી થવું છે ચિંતાથી કૃષ્ણ ભગવાન શું કહ્યું જીવ તું સિંધ ને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે એવું છે કરવું હોય તે કરે એમ કહ્યું છે પણ આપડા લોકો ચિંતા કહે જ કરે છે મેં કહ્યું કૃષ્ણ નું માનો ને કૃષ્ણ છોડ્યું હશે એટલે આપ વાંચે આવ્યો નઈ લોકો ચિંતા કરી અને હું ચલાવું છું આ બધા જન શક્તિ નહિ કેટલી મોટો મળી એક કે છ કલા પણ મારા કેવા પ્રમાણે આખું ઘર નું માણસ બધું રેગ્યુલર રહેવું જોઈએ મારા કેવા પ્રમાણે ઘરમાં મતભેદ હોય તો નહી થાય શું કણસ બધું રેગ્યુલર દાદા બધું ચલા કરે થોડું ઘણું શું બધું બધું બીલી પણ બધું બધું દાદા ચિંતા વિ ચિંતા નહિ મોટલ નું કામ બધું કરો ચિંતા ચિંતા બધી મારે કરવા તારો ચિંતા થાય છે કે ભાગ્ય ભાગ્ય જાણે છે ને તમારે પેલું ભાગ્ય જાણવાનું હતું ને તમે ખબર ભાંસગડીયા જોઈ લે હિન્દુસ્તાન રહ્યો નથી રહ્યા હિન્દુસ્તાન ફોરેન માં તો હા એવું બને છે તેથી ફીટ થતું નથી